ए, एवा मनीष वार्ता छे, साो आो मनीष भाई एनी साथे एनो भाई कंदर छे, आजे हूँ तमने बदा ने એક સરસ મજાની વાર્તા એક વાઘ હતો તે ઘરડો થયો હવે તેના શરીરનું જોર ઘટી ગયું હતું તેની આંખોની જોવાની શક્તિ પણ ઘટી હવે તે જાજુ ચાલી શકતો પણ નહી એને કંકણ બનાવી લીધું બંગડી જાણે સોનેરી કંકણ જોઈ લો ને સોનાની બંગડી હોય એ કંકણ એને હાથમાં પહેરી હાથમાં પકડી રાખ્યું એક કાદવ વાળી તલાવડીને કાંઠે એક વખત એક ગરીબ માણસ ત્યાંથી પસાર થતો દેખાયો એને એને ટૂંકી પોતડી ને અંગરખું પહેર્યા હતા માથે પાઘડી નાખી હતી પગ પગતા અને પગલે રસ્તો કાપતો જતો હતો બિચારો દેખાતો હતો મારે દાન કરવું છે માણસ તો લોભિયો હતો તે ઉભો રહી ગયો પણ વાઘને જોતા અચકાયો ડરી ગયો પેલા તો વાઘે કહ્યું મહારાજ મારું મોત પાસે દેખાય છે પણ મરતા અગાઉ મારું ધન તમારા જેવા લાયક માણસને દાન કરી દેવું છે તમે માણસ છો ગરીબ છો પવિત્ર છો ખાતરી થયો હવે તમે આ તળાવળીમાં સ્નાન કરીને પવિત્ર થઈને આ સોનાનું કંકણ સ્વીકારો અને મને આશીર્વાદ આપો માણસને વાગની વાતમાં પૂરો વિશ્વાસ બેસી ગયો મારા વખાણ કરશે માણસ બોલો ભલે હું સ્નાન કરી ને કંકણ સ્વીકારી છું હમણાં પછી તો માણસ આ લોભ ને લઈ ને કાદો વાળી તળાવડીમાં દાખલ થયો બોલો महाराज केल्द आरोप અરે હું આ કાદવમાં ફસાઈ ગયો છું પગ ખૂપી ગયા છે હું હમણાં આવીને તમને બહાર ખેંચી કાઢું છું પછી વાઘે એ લોભી માણસ મારી ખાધો હો ભાઈ માણસ લોભે લક્ષણ ગયા તો ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ હવે જલ્દી જલ્દી સુઈ જાઓ હાલા વાલા કરી જાઓ આવજો